અહંકાર સવારું કાઢવા માટે જતો રે લખણ મારતો જતો આપણે તારો વારો આવ્યો છે આપડે એવું કહી શકાય કે આવતા જન્મ માં ચોક્કસ માવજી ક્ષેત્ર માં જવાય ગેરંટી થી પાંચ હજાર બરોબર પાડીએ આ જન્મ માં આવવું પડે બાકી વીસ સાઈન મરી જાય ભરત ક્ષેત્ર માં આવવું પડે પણ છે સુધી બરોબર પાંચ આનો તો દસ વીસ વર્ષ સુધી આવવું પડે ને પછી મહાવ જવાય ચુકતે જવું પડે બીજા અવતાર માં જ્ઞાન આનું આજ રહેવાનું ને બીજું કયું જ્ઞાન અવતાર બદલાય કઈ જ્ઞાન કે બદલાય અલગ ના થાય પછી દાદા મહાવિદ્યા ગયા પછી આવે તો આગળ સંતો મળે જ્ઞાનીઓ મળે કિંમત સ્વામી મળેકરા હોય પરિણામના એવું કરશે એટલું છે આ મનમાં હોય એવું બોલે એવું કરશે એટલો છે બીજી બધીઓ લુપ્તી બધી આના જેવું આટલું બધું એડવાન્સ નહીં એ તો આરો ને એના જેવું આટલું ક્યાં કે ભાઈ ડોક્ટર પૂછે છે ડોક્ટર પૂછે છે કે મોક્ષ જ સુધી આપણું અક્રમ વિજ્ઞાન આનું રહેવાનું ને સર એવું પૂછતા હતા કે મહાવીર ક્ષેત્ર માં આરો બદલાઈ જવાનો ને ચોથો આરો થઈ જવાનો ને મહાવી ક્ષેત્ર માં એટલે એની જોડે આ જ્ઞાન બદલાય એમ બદલાઈ જાય આરા ને અનુસંધાન જ્ઞાન બદલાય કે નહીં એમ આરો જ્ઞાન તો તેનું છે આરામ ના થક આવે સ્પષ્ટબો કેવું પડે એમ અને પછી આ બાજુ આપડે મનોવચનકારી દુઃખ ના થાય તો એમાં મૂંઝવણ ઉભી થાય છે કે શું કરું સમજાવવા માટે આપડે આવ્યા નથી પોતાને સમજવા માટે નિરાધર વેપાર ચાલુ થઈ જાય બિઝનેસ લાભો અગિયાર આશ્ચર્ય છે મોટું મોટું પૂરું છે તેની આ ગરમી આવે છે વધારે ગરમી લાગે નઈ એવું કુ નહી ગરમી ના વધારે લાગે कारण है फिजिकल्पनिकल्पना कर से करी सेमने एक पदार्थ है એ છે એટલે જેમ ઊંચે જઈએ એમ ઠંડક લાગે છે એટલે આ વાતાવરણ છે અહિયાં હવાનું કેટલું એટલે એમાં એક વચ્ચેનું વાતાવરણ ગરમ ના થાય અહિયાં નીચે જ થાય ના દેખાય નું કામ હતું ને તમને ઉકેલ લાવી નામ જતા હોય બધું ચમચમી આવો મારા માટે સુકાન કર્યું એક કૌતાપ છે કૌતાપ છે ગૌતાપ છે શું આબુ મુકાય તમારા હાથમાં હોય પાછા તમારા હાથમાં હોય તો કેટલો પાક આટલો જ મોટો પાકે છે આપડે તાપ એટલો ગુમા ના બોલાય એવું લોક તો બોલે બોલે દેખતો બધા એવું બોલે તારી તું રહે તું વસ્તુ સચી થઈ ગયું હોય તો બધું પ્રમાણ સર ચાલે જેમ જેમ કપડો કામ આવે હા જેમ જેમ દુષ્મકાળ વધારે ખરાબ કપડો થતો જાય એમ એમ જેમ માણસ વધારે દબાણ નીચે આવે એમ એમને વધારે એમાંથી નીકળવાનું નીકળવાનું મન થાય અને એ હિસાબે એમને આમ કે આ સાચું છે આમ બહુ દબાયેલા રે ખુબ ખુબ દબાણ નીચે રે થોડા બીજું બધું બહાર પડે ને એટલે બરોબર ની રસ્તો નીકળે જાય નીકળી જાય નહીં લાલચુ શું ખરાબ થઈ જાય બરોબર સાત વાગીએ आओ एव परमात्मा को हम करते हैं आओ एव परमात्मा को हम करते हैं हम जानते हैं हम जानते हैं परमात्मा के मारते हैं मोक्ष मोक्ष वेदांत मानवत आज तो यह समय शुद्ध आत्मा शुद्ध आत्मा के नहीं दादा जान जो हैक्षात मत है તમે ગુજરાત માં બોલો નહીં ભૂતા એ શું કે ભાષા કેમ ચાલે છે ગાંધી ની ભાષા ખબર નથી ભગવાન ભાષામાં ભગવાન એમાં ભગવાન તો જ્ઞાતા છે ભણવાનંદી છે ザ क्रिएज एजी मैं आज प्रूव यू पानी सुषधि पद पर निधि के उपाय पर निर्णय उपाय बाय निर्णय के उपाय यू आर गलत है यू आर बाय हेयर उपाय का हिसाब मान गाय ने चुके गाय ने गाय निर्णय जमा ગાય ગાય આ લે દેવાનું શું છે સુધારો એ વિચાર કાચકો લોકરો નથી લોકરો દે દેવા જે કિંદાને રીઅલ બહેં આંતરની સમાજ રીઅલ બહેં માનિકા કાગા અંતે પરે રે ગાય ગાય રિલેટિવો માટે એક ગાય દેવા રીઅલ રૂપાને સુધારો માટે બાય રેલેની વિવાહ તકલી ના રેલે રીઅલ રૂપાને સુધારો માં બાય રેલે રીઅલ રૂપાને ગ્રામતો તો પર રીઅલ રૂપાને સુધારો માં વેરાઈટી કમ્પેકિંગ છે પરમાઈ મારે સબકાનો થોડુંક બેકિંગ જોવાનું strands બેકિંગ જોવાનું 10 જણા પેકી એ એ બરાબર મતલબ તો કોણ છે ભાજેતો તો પાયો પણ એકલો સુવો હુઈ હું એકલો જ આરંભ કરતો રહી જબરની અરે કિની જ રહ્યા કિની કિની જનાતા જોવું આફીત મદદ કર્યો નું બધલ થઈ ગયું ને હવે ભગવાન ગયા ભગવાન જે માત્ર પ્રકાશ આપે છે આને આનંદ આપ્યા કરશે આનંદ આપ્યા કરશે તો ભગવાન આનંદ ભગવાન ને ધારી તમારે બોલે ભગવાન અરે એવું કરતો હતો એની બહુ બોર ભગી આવી નામ બહુ ભીગી કરે કોણ ધરાવ નથી કહો તમે આને ભગવાન એ કરાવતો હોય તો ભગવાન બંધન થાય તમે કરાવો તમે અહંકાર કરો મેં કર્યું તો તમને બંધન થાય પોતાનીક તમારે પ્રાંગલ થશે લોકો શું શું નહીં એટલે સમજ કર્યો એવું બીજું એવું કેમ ને આપડે બીજું નહીં હે આપડે નાખ્યો નોકર ને શું કેવાનું આપડે એટલે આપણે શું કેવાનું વાંધો વ્યવસ્થિત એવું ના કેવું સમજ એને એવું કેવું કઈ ધાજો નથી ને તું ધાજો નથી ને આમ કેવું પછી કઈ નઈ તો સારું વ્યવસ્થિત વ્યવસ્થિત બધા નહીં પણ એ પોતે અવેર અને સારું દુરુપયોગ કરે વ્યવહાર કરે વધારે એટલે આપણે એને કહેવાનું ભાઈ નથી કરવાનું એને આપડે બીજો લાગતો આપો આગળ બીજો લાગતો આપો આપણે બેંકમાં બહુ આપડે કાપી આપડે ખબર ના હોય આપડે ભીડા થઈ ગયા ભેગા થઈને આ બધા એલેમેન્ટ ઓનલી વાર ના હોય એટલે આપણે જે ઘેરું હોય ને બસ જે છે એ ગલ્લોલા આવી ગયું એટલે ગલ્લોલા આવી તો એ દરખી કાપીનીમાં દે મજા રાડા થાલે દર મેગેની રાત પડી જાય તો સાבי જાય તો વ્યવસ્થિત કેવું આ બધું કેવું આલાબી બજા બજાનો લાગો ના બેન બગાયો તો વ્યવસ્થિત છે જે અવસ્થા આ બધું બાર ગઈ ના સુતે રેવા શું થયું શું થયું કઈ કચે નહીં કદું ખબર ખબર નથી તમે કામથી રાખો ગયા આપડે કપાઈ ગઈકાલે પણ દેખાડે આશ્વા તન દેવાનું જોડે બધું કઈ દેશે